भगवान मा मा, भगवान करते कर मन ने वजा संसार सुंदर संसार जेने बना से संसार कार्यत्मा कारण કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી મારા ભગવાન સુંદર તમારા મન વારમ વારંવાર સમજાવો ભગવાનના સૌંદર્યમાં સદગુણોમાં આંખ મન જયારે ફસાય છે ત્યારે જ ભક્તિ આરંભ થાય છે પતન આરંભ આંખ થાય છે રાવણ બહુ ભણેલો હતો રાવણ આંખ બગડી ગઈ એનું મન બગડ્યું એની વાણી બગડ્યું વર્તન બગડ્યું એનું જીવન રાવણ નું નામ પણ ગમતું નથી આખ થી જ પતન થાય આંખ ને પાપ કરવા માટે પ્રભુએ આંખ આપી નથી એક વાર એક વેશ વિશ્વ ને રાજી કરવા માટે ચોરી કરે છે અને બ્રહ્મ હત્યાઓ કરી છે એને બહુ પાપ કર્યું છે તેથી અમે પકડવા આવ્યા છીએ અમારા ત્યાં અન્યાય નથી એને પકડીને અમે લઈ જઈશું પછી ચિત્રગુપ્ત એના પાપનું વર્ણન કરશે આટલા પાપ ત્યા છે ચિત્ત ની ગુપ્ત વાતો જાય એને ચિત્રગુપ્ત કે છે તનથી પાપ કરે એની સજા થાય મનથી કરેલા પાપ પણ સજા થાય ચિત્રગુપ્ત એની સાક્ષી સૂર્ય નારાયણ આપે છે ભાગવતની કથા કોણ સાંભળે છે સૂર્ય નારાયણ જુએ છે અને ચપ્પલ ઉઠાવીને લઈ જાય છે એ છે આજે બોલતા નથી ઉપર ગયા પછી સાક્ષી આપશે આને પાપ કર્યું છે દિવસમાં જે પાપ કરે એની સાક્ષી સૂર્ય આપે છે અને રાત્રે જે પાપ થાય એની સાક્ષી વાયુદેવ આપે છે કેટલાક લોકો એવું દરવાજો બંધ રાખ્યો છે અહિયાં જોડનાર કોણ છે ભગવાન બધાને કરેલા પાપ ને સાક્ષી વાયુ દેવા ત્યાં ન્યાય નથી ઉષ્ણુ દૂધો એ કહ્યું છે અને પાપ કર્યું તે તમે જાણો છો એને પાપનું પ્રાયશ્ચિત્વ કર્યું છે હમણે બે વાર બોલ્યો નારાયણ નારાયણ નારાયણ વિષ્ણુદૂતોએ કહ્યું છે પુત્ર ના નિમિત્ત થી નામ તો ભગવાન નું એને લીધું છે પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ બાળે છે વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે છે જ્ઞાન હોય કે ન હોય ભગવાન નામ પરમાત્મા નું એના મુખ માંથી નીકળ્યું છે એના થોડા પાપ બળી ગયા છે રસ્તામાં ઠોક કરવા ન કરો હરિહરી ઘરમાં કદાચ નુકસાન થાય હરિયું હરિહરી બોલે કેટલીક માતાઓ ઘરમાં થોડું નુકસાન થાય તો કામ કરતા ઉભડો આવ્યો હાયા ઉપર ની મલય બધી ગઈ અરે મલઈ ગઈ પણ તું તો ગઈ નઈ ને જોવા જાય હરિસ્મરણ એ ન કર જે બહુ હયાય કરે હૃદય ભાઈ અંતકાલમાં એને બહુ વેદના થાય છે મનને શાંત રાખે મનને શાંત રાખે મહાન પુણ્ય છે ભગવાહતા હરિ રીતિ આવશે ના પરમાત્મા નું નામ એના મુખમાંથી નીકળ્યું છે એના થોડા પાપ બળી ગયા છે આ જીવ ઉપર એક સાંતલ છોડો એને સુદરશે આજે અમે બધું જુએ છે આ બે જણા અમને મારવા માટે આવેલા આજે હું મરવાનું હતું હું નારાયણ નારાયણ બોલ્યો ત્યારે આ બે જણા અમને છુડાવવા માટે અતિ પાપીના ના જીવનમાં આવો કોઈ બનાવ બની જાય તો એને કરેલા પાપના માટે પશ્ચાત્તાપ છે પાપનું સાધારા માનવું પાપના માટે પશ્ચાત્પ કરો મેં કરી છે માનસી પાપનું પશ્ચાતું કૃપા એક સંતે મને કહ્યું તારું કલ્યાણ થશે આજે તે દિવસ આવ્યો છે અજામણને કરેલા પાપ માટે પશ્ચાત્પ થયો પ્રભુએ મને જીવન આપ્યું છે અમારું જીવન હવે ભગવાન હવે બોલવાનું એને છોડી દીધું છે બોલતો જ નથી બોલવાનું તો શું આંખ ઊંચી કરીને કોઈના સામુ જોતો મેં બહુ પાપ કર્યું છે પ્રભુએ મને જીવન આપ્યું છે યણાયરાયણાયરાયણાય અતિશય ભૂખ લાગે ત્યારે એક વાર સાદું ભોજન કરે આજે અમેનું જીવન સુધર્યું છે જીભ બગડે તો જીવન બગડે છે જે બહુ બોલે છે તે પોતાના વખાણ કરે છે બહુ બોલનારો જુઠ્ઠું બોલે છે સત્ય ભાષી તો મિત્ર ભાષી બહુ ઓછું સાધું ભોજન કરો જીવ ભગવાન નામ નો જપ કરો અજા બે ની જીભ સુધરી અજાબેની આંખ સુધરી અજાબે નું મન સુધરી જીવાન વક્તિ ભગવદ ગુણ નામ ધેય ન સ્મરતી તરણ અરવિંદ કૃષ્ણાયનો નમતિ કદાપી અજ શબ્દ નો અર્થ ઈશ્વરેવો થયો છે ગીતાજી ના ચતુર્થ અધ્યાયમાં અજ શબ્દ આવે છે એનો અર્થ ઈશ્વરેવો કર્યો છે અજવોસન નવે આત્મા ભૂતાનામત ભક્તિ કરતા કૃતાર્થ થયો છે જેનું જીવન ભગવાન ના માટે છે એમને ભગવાન લેવા માટે આવ્યું છે જીવન દિવ્ય છે અજામે ના માટે વિમાન આવ્યું છે ભગવાન બધાના છે ભગવાન નો દરવાજો બધાના માટે ખુલ્લો છે મારા જેવો અતિ પાપી આ જગત માં કોઈ નહી હોય આજે હું ભગવાન ના ધામ માં જોઉ સુધી અજામે માયામાં ફસાયો આજે પરમાત્માના ચરણે જાય કૃતાર્થ થયો છે ભગવાન નામ માં કેવી શક્તિ છે પ્રેમથી ભગવાન નામ જપ કરવાથી એનું પાપ છૂટી ગયું એની બુદ્ધિ શુદ્ધ થઈ એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું એને પરમાત્મા નો અનુભવ થયો આજે અમે કૃતાર્થ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે નારજી સંન્યાસ આપે છે તે કથાય છે વક્ષ પ્રજાપતિ ની કન્યાઓ નું વંશ વર્ણન કર્યો છે પ્રધાન દીતિ અતિથિ છે વિધાતા મિત્ર વરુણ શક્ર અને ઉરુક્રમ એવા બાર બાળકો અધિતિના ઘેર થયા એક એક નું અંબરણ નારાયણ કવચ પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે નારાયણ કવચ સાંભળવાની ઈચ્છા છે વીર પુરુષો યુદ્ધ કરવા માટે જાય ત્યારે લોઢા નું બત્તર પહેરીને જાય મંત્રાત્મક વચ્ચે તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખે દક્ષિણ દિશા બહુ પવિત્ર છે દક્ષિણ દિશામાં નરક લોક છે दिशा दिशा बहु पवित्र नथी माटे उत्तर बे दिशा हो शरीर एक एक अंग एमाज हातनी पूजा देवो ले एक एक अंग પછી નારાયણ કવચનો પાઠ કરવરક્ષા ન્યસ્તા્રિ પદમાં પતંદ્ર પૃષ્ઠે દરારી ચરમાદેશુ ચાપો આશા દધાનું ગુણોષ્ટુ જલેશું માત્સ્યમૂર્તિદો ગણેભ્યો વરુસ્ય પાથેશું માયાવટુ વામનો્યાવ્રમખેવું વિશ્વ ભય લાગે આ નારાયણ કવચ નો પાઠ કરે નારાયણ કવચ ના છેલ્લા શ્લોકો બહુ જ મહત્વના છે ભગવાન મારા ભગવાન સર્વ નો આધાર છે મારા ભગવાન સર્વ શક્તિમાન છે મારા ભગવાન સર્વ માં મળેલા છે આ સિદ્ધાંત સત્ય હોય તો મારો કોઈ વાહવા કરી શકે એમ નથી આકાર ભિન્ન ભિન્ન છે બહારના આકાર ને બહુ મહત્વ આપવું નહીં બહારના આકાર જો જે સુંદર સમજે છે એના મનમાં વિકાર આવે છે પ્રત્યેક આકાર ભગવાન મળેલા છે દેહમાં જે સૌંદર્ય છે એ દેવ નું છે કોઈ ઘરમાં રાખવા પણ તૈયાર નથી દેહ સુંદર નથી દેવ સુંદર છે દેહ ને જોશો નહીં દેવ ના દર્શન સર્વ આકારલા છે ભગવાન મળેલા છે આ સિદ્ધાંત સત્ય છે મારો કોઈ વાર વાકો કરી શકે મારા ભગવાન સર્વ શક્તિમાન છે ભલે દેખાતા નથી તમારી સાથે તમારું સર્વકાર રક્ષણ કરે છે પ્રભુ નું તેજ સહન કરવાની માનવ શક્તિ નથી તેથી ભગવાન દેખાતા નથી નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા નો ઉપદેશ વિશ્વરૂપ કરે છે જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એનું જ બ્રહ્મ જ્ઞાન તકે છે આજકાલ ઘણા લોકો આરામ ખુરમાં પડ્યા પયા વેદાંત ના પુસ્તકો વાંચે અને બ્રહ્મ જ્ઞાની થઈ જાય પણ કરે છે પૈસા મળશે શાંતિ નહી મળે જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે એનું જ બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાની બહુ કઠિણ નથી શાંતિ રાખો છો એની શાંતિ કથા પૂરી થયા પછી પણ રાખો કથામાં માનવ ને થોડી બીક લાગે છે મને લોકો ઠપકો આપશે મારે બોલવું નથી જેમ સુવર્ણ મળેલું છે બજારમાં દાગીના ની કિંમત મળતી નથી સોના ની કિંમત મળે દસ ટોળા નું ચંદ્રહાર છે ચંદ્રહાર ની કિંમત મળે નહીં દસ ટોળા સોનાની કિંમત મળે સુવર્ણ મળેલું છે એવો બુદ્ધિ થી અનુભવ કરો વિશ્વ શબ્દ બે અર્થ થાય છે વિશ્વ શબ્દ અર્થ છે જગત અને વિશ્વ શબ્દ બીજો અર્થ છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામમાં સૌથી પહેલું નામ વિશ્વ આવે છે ભગવાન નું જુએ છે એજ વિશ્વરૂપ છે જેની બ્રહ્મ સ્થિર છે સૃષ્ટિ સુધારવી અશક્ય છે दृष्टि ब्रह्म दृष्टि स्थिर थी जगत ने ब्रह्म भावे कवच नोपेश नारायण कवच न प्रताप એવા સંકલ્પ થી યજ્ઞ કર્યો ભાગવત માં સકામ કર્મ ની નિંદા છે તમે કોઈ પણ કામ કરો ત્યારે પ્રભુને પ્રસન્ન કરવાની ભાવનાથી જ કરો કોઈ માનવ ખુશ કરવાની ઈચ્છા ન રાખો માનવ રાજી થાય છે અને નારાજ પણ થઈ જાય કોઈ પણ સારું કામ કરો ત્યારે ઈચ્છા રાખવી નહીં લોકો મારા માટે સારું જ બોલ તમે સારું કરો છતાં કેટલાક જીવ તમારા માટે ખરાબો છે મારી કોઈ નિંદા ન કરે મારા માટે ખરાબ શબ્દ ન બોલે એવી જેની ઈચ્છા છે એનું મન અશાંત રહે છે અભિમાન વધી જશે તમારા માટે કોઈ ખરાબ બોલે એ સાંભળશો વેર થશે જેને જે બોલવું હોય તે ભૂલવાનું કોઈ નું તમે હાથ પકડી શકશો કોઈની જીભ પકડવી અશક્ય કેટલાક લોકોને એવી ઈચ્છા હોય છે લોકો મારા માટે શું બોલે છે તે મારે જાણવું છે પૂછે છે પેલા ભાઈ તમારા ત્યાં આવ્યા હતા ત્યારે મારા માટે લોકો શું બોલે છે તે સાંભળશો જીવ નો જગત સાથે સંબંધ કાચો છે જીવનો પરમાત્મા સાથે સંબંધ મારા માટે ભગવાન શું બોલે છે તે સાંભળવું તમે બધા બહુ શાંતિ થી ભાગવત ની કથા સાંભળો છો તમે પ્રેમથી ભગવાન નામનો જપ કરો છો મને એવું લાગે છે વૈકું તમારી આ લોકોએ બધી પ્રવૃત્તિ છોડી દીધી છે મારી કથા સાંભળે છે મારા નામ નો જપ કરે છે ભગવાન શું બોલે છે તે સાંભળે તમારો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે જગત સાથે જીવ નો સંબંધ સાચો નથી લોકો સારું બોલે તો લાભ નથી કદાચ કોઈ તમારી નિંદા કરે તો નુકસાન નથી અપેક્ષા રાખશો મન અશાંત રહેશે સકામ કર્મ ની ભાગવત માં નિંદા કરી છે ઇન્દ્ર ને મારનારો દીકરો થાય એવા સંકલ્પથી યજ્ઞ કર્યો યજ્ઞ માં થોડી ભૂલ થઈ ઇન્દ્ર ને મારનારો નહીં ઇન્દ્ર ના હાથે દુકરો થયો વિપરીત ફળ મળે ભય રાક્ષસ ઉત્પન્ન ત્રાસ આપતો હતો તેથી એનું નામ વૃત્રાશુર રાખ્યું પરમાત્માની આજ્ઞા થઈ દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું વજ્રમાં પ્રભુએ પોતાનું દિવ્યુ છે ઇન્દ્રના હાથમાં વજ્ર છે વજ્ર માં વિરાજેલા નારાયણ ના દર્શન ઇન્દ્રદેવ નહીં થયા નહીં થયા વૃદ્રાશુ રાક્ષસ છે રાક્ષસ હોવા છતાં શ્રી કૃષ્ણ કૃપા પાત્ર દેવી જીવ છે હું એમ માનું છું મારા ઉપર ભગવાન ની વધારે કૃપા છે તેથી મારી હાર થવાની છે તારા ઉપર બહુ ઓછી કૃપા છે અતિશય કૃપા કરે છે એને સંસારનું સુખ વધારે આપતા નથી ઘરમાં બહુ સુખ મળે તો મન ઘરમાં ફસાય છે લૌકિક બગડી જાય તો મન લૌકિક માંથી હટી જાય મારા ઉપર ભગવાન ની બહુ કૃપા છે તેથી મારી હાર થવાની તારા ઉપર બહુ ઓછી કૃપા છે યાદ રાખજે જે સુખ ભોગવ્યા પછી તું દુઃખી થવાનું છુ મારી હાર થવાની છે હું ભગવાન ના ધામ भगवान जे जी ऊपर अतिशय कृपा करे संसार न सुख वता नहीं